गुरु को, राजको, धर्म जीवन मंगल तालीस एक गुरुवार सौ पंचासी कदला प्रथम प्रकरण રૂડાસાધુ નો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરીને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ એમ વાત કરીને ગઈ સતીદાનંદ ગઈને શ્રીજી મહારાજ આસતા આસ પાછાને આસને બધાયરા ઈતે વચનામૃતમ એવી રીતે 29મ વચનામૃતમ કેકું બતાઈ ગયો ના એકલી બેલીતી બાકી છે બિરાડી તમારે ખોલો કારણ તો છે સમજવાનો છે ને અંદર હે બરાબર બોલો રામી નારાયણ હરે રામી નારાયણ હરે 1976 ના પોષવાદી પડવાને દેવાસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આરે ઉતરા દે દ્વાર ઓળડો છે એને ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા મેં ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાય ને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા હવે તો પ્રશ્ન ઉત્તર કરો ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દિનાલ્પાટ થાય તેનો પણ મન ને વિશે ડંખ બેસે છે તેનું કારણ શું છે ખબર પડે એમ તો થાય ક્યારેક તપાસ તપાસ થાય ને કોઈ વખતે ન બેસો એમ બોલો દિનાથ ભટ્ટ પૂછ્યું છે અને ભગવાન ના ભક્ત ને મનના ઘાટ ની નિવૃત્તિ થયા નો ઉપાય શું છે એનો ઉપાય શો ઘાટ નો થાય એનો ઉપાય શો થયા અને નિવૃત્તિ પામી જાય એનો ઉપાય આપડે આ બધા છે આ સ્થાન માં શા માટે બેઠા છે આ સ્થાન માં અત્યારે શા માટે બેઠા છે યાદ આવે આ શા માટે બેઠા જો અત્યારે આ ટાણું થયું ત્યાં સાધુ આવી બે આ ગામ માંથી આવીને બેઠા શા માટે બેઠા ભગવાન માં મનની વૃત્તિ જોડવા માટે બેઠા મળે એટલા માટે કોઈ આવતું નથી ભગવાન માલિકા બેઠા છે ઈ એને અવાજ ઉપાડે છે હલો જાય આટલી વાર ભગવાન માં મન પૂરો વાંચે આપણું એટલા માટે આવ્યા છે એટલું કોણ બીજું આપે તમે ભગવાન ના ભક્ત ને એ મન ના કાઢ ની નિવૃત્તિ થયા નો ઉપાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું કારણ તો ગુણ છે કરવો પડે એમને કાઢી નાખી ઘરમાં રહેતા હોય ને તમે ભગવાન ને ભલે સુખિયા રાખ્યા છોકરા પણ આપણા ઓળખવું પણ આપણા મનમાં સંકલ્પ ની ધારાઓ ચાલે છે એને તો ઓળખતા શીખે હોતુ ના તો હોય ને કહીએ હોય તો સરખી અવસ્થા હોય માટે તેમાં ઘાટ નો વાત બોલ્યા ને પોતે પોતાનો ગુરુ થઈ ને વિચારવું જઈ સંકલ્પ વિના નો માણસ હોય કઈ મને ઘાટ નો થાય તો ઓળખે છે ઘાટ સંકલ્પ તો અખંડ પ્રવાહ ચાલે ઊંડ માં નથી દેખાતા પણ ઊંઘ તમુ ગુણ મુશ એટલે એમાં દેખાય અને અહીંયા આપડે ખીચાયેલા હોય કં થાયું ન હોય મનમાં અકળા મણ હોય તો કઈ ન યાદ રહે જયારે સત્વ ગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે જેટલા કઈ દૈવી જેવો હશે ને સરસ બે ચાલુ ક્યાંક હું ક્યાં ઘાટ કરું છબાવવા પ્રયત્ન કરે અથવા જ્યાં કઈક જોવાનું મળ્યું મળવાનું મળ્યું ત્યાંથી આગો પાછો ખસી ને કરે પણ ઈ સત્વ ગુણ હોય તો થાય જો ગુણ હોય તો તમે ચોટી જાય અને તમો ગુણ માં રહી ગુણ ના ધર્મો ભગવાન ભક્ત ઓળખવા જોઈ અને એ ઓળખીને સત્વગુણ વધારે જમે એમ પ્રયત્ન કરતા શીખવો સત્વગુણ પોતે પોતાને ઓળખવા શીખે મને આ ઘાટ થયો એ બરાબર વ્યાજબી નથી બંધ થોડા થાય કઈ એમાં હોય બોલો માટે રજો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે જરૂર ઓળખે શીખવાની વાત આવે આપણો તો માર્ગ ભગવાન ઉભું રહેતા શીખવું જઈ આ ઘાટ મને થયો વ્યાજબી ગેરવાજબી નિરીક્ષણ કરતો હોય નિરીક્ષણ ઘાટ થયો તો એને તર ટાળવા પ્રયત્ન કરે એ ટાળવાનો ઉપાય જો આપણે આટલા બધા બેઠા છે વિના ના નથી અને અહીંયા આવી ખબર નથી પણ આપણે ભગવાન ખપ છે એ નક્કી કઈ ઓલું પડતું વેલી ના અહીંયા આવ્યા ભાઈ કોણ અહીંયા આવે હવે જોયા કરવું જોઈએ સારા કુટુંબ નો માણસ હોય ક્યાં ખીજાઈ જાય બે જણા બાજરે બીજા ને ગાય દઈ ને વાત કરતો હોય ખરું ત્યાં સજ્જન માણસ કો કયો હવે એ તો મૂર્ખ છે મળી જાય એટલે રોકાય આ કથા વાર્તા સમાગમ નો અર્થ જ એ છે કે માલી વાતો એ વેગો ઉછાળા માર્યા જ કરે ઈ ઉછાળા સંત સમાગમ રોકે છે એને એ રોકે ખરેખર સુક્ષ્મ ઘાટ ની પરંપરા ચાલે બેઠા હોય એ મને કદું જોનું વાગી દ સ્વપ્નમાં જયારે સત્વ ગુણ હોય ત્યારે એ સ્વપ્ન તમને ઓળખાયું છે રજ વેગ માં દેખાતું જ નથી ગુણ ના ધર્મ ચાલ્યા જ કરે આપણા મનુષ્ય જેને જે પ્રસંગ ધંધો રોજગાર ઘરના બીજું એના સંકલ્પ પરંપરામાં કર્યો ગામડા નો હરી ભગત હોય ખેડુ હોય બિચારો એ વચ્ચે આવ્યા ને અહીંયા ખપવાળો બેઠો હોય એ તમારી દુકાન ના ઘાટ કરે ખબર જ નથી આ દુકાન ના કેમ ઘાટ કરાર પરત હોય તમે આ સાદુ હોય અમારી લાઈન ના આના ઘાટ હોય તમને તમારી લાઈન ના હોય એટલા બધા બેઠા એમાં નાની ઉમર ના જોવાની આ હોય ઘડતા સ્વામી અમારા લગ્ન હોય તો કારણ કે તમારો માર્ગ એ છે આનો આ માર્ગ જ નથી આ એક જોવા જેવું જો આ મનુષ્ય છે ને મનુષ્ય એનાથી આટલા છૂટા પડ્યા આગળ બે ત્રણ જણા મંડળે પણ એટલે તરત બીજા નો થાય આપણે થાય થાય હજુ રોકાઈ ને બેઠું છે એટલે હારું છું અને ઘડી ઘડી પળપળમાં સૂક્ષ્મ ઘાટ ખાય છે તે તો કોઈના ઓળખ્યા માં આવે નહી તમારા જેવા કોઈ બુદ્ધિવાન હોય આખા દિવસ માં બે ત્રણ ચાર સ્થુલ ઓળખ તમારા જેવો બુદ્ધિવાળો હોય એને ખબર જ ગયા છે જો આપડે એટલા બધા છે આને કઈ યાદ આવે ના આવે પણ તમે તમને નો યાદ આવે કઈ જે ગુણ ને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય એ સામી દ્રષ્ટિ રાખે એની સામે દ્રષ્ટિ રાખે એની સામે કેવી રીતે માં ઘાતમાં ખરાબ રજો ના તો આવે તો પાછા એને રોપતા કેમ શીખો રોકતા પછી રોકાવો સાય પડી જાય કેટલા થઈ જાય કારણ કે આ જગ્યા માં કુતરું ના આવે આમાં હૃદયમાં ઘાટ થાય એ કુતર્યા જેવાથી ખારી ખાઈ માલી પાછી ભાઈ એને ઓળખતા શીખવા ઘડતર ઘડાતું એમાં આવડ શીખી જાય જગત માં કોણ ઘડતર ઘડે આજ કોઈ જતું કઈ કોઈ કહેતું નથી ઘણી વાત બોલાય ન બોલાય બોલો થાય તેને ધારા વિચારા કરે સત્સંગ માં અને સત્સંગમાં જે ભગવાન ની વાર્તા થાય તેને ધારા વિચારા કરે એટલે શું એનું હું એમાં સંમત છું કે છે તો છું એનો મેળ તો મેળવવો પડે ને હું એમાં સંમત સંમત એટલે મને આનંદ છે જે ગુણ ને પ્રધાનપણે પોતાના ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાન ની વાર્તા થાય તેને ધારા વિચારા કરે તો સત્સંગ નો પ્રતાપ એવો છે તેને નિવૃત્તિ થઈ જાય છે હવે યાદ આવશે મૂક કેદ નથી આગળ પ્રશ્ન પૂછાયો નિવૃત્તિ કેમ થાય પણ એનો અભ્યાસ જ કોણ કરે જો અત્યારે કોઈ ના ધ્યાનમાં નહીં હોય સાધુ જો આને તો ઠું આ ઉપાય શ્રીબધિમ થાય એટલે શ્રી બધી બોલી ને શું આવ્યું કથામાં ધારી પણ વિચાર કરવાનો દોરિયો કે શ્રીજી મહારાજ આમ કે અભ્યાસ નથી શ્રીજી મહારાજ શું કરતા ખબર સભાથી બેઠી હોય ઓ પાણીનો બેર ખોરાક જરાક જોલું ખાય જેવો દેખાય અને મારી આમરણ માં હું સ્વામીનારાયણ ગુરુ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક બે હજાર એકતાલીસ ના શુક્રવાર તારીખ અઢાર એક ઓગણીસો પંચ્યાસી વરડા પ્રથમ પ્રકરણનું ચકદ્રીસ ની યોજના પ્રથમ શરૂ ીજને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે दादा खादर महाराज भगवान भक्त बे हो एक सौ निवृत्ति पकड़ी बेसी रहे ने कोई ने, ने दुखे नही एक सौ परमेश्वर अथवा परमेश्वर न भक्त તેની અન્ન વસ્ત્ર કરીને સેવા કરે પણ કઈ દે ને ખબર કેવું પડે આવ્યો છું श्रीजी महाराज उत्तर कहो नहीं मुक्ता स्वामी तथा ब्रह्मान स्वामी पेड़ी प्रश्न संभ क्यू उत्तर ते करो ત્યારે એ બે જને ઉતર કર્યો છે વતને કરીને કોઈને ને દુખવે છે પણ ભગવાન અથવા સંત સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને કોઈ ને દુખવતો નથી ને તેથી ભગવાન ની તથા સંત કઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે તેલ ચાકરી કરે તેને તો ભક્તિ વાળો કહીએ અને તે ભક્તિ વાળો શ્રેષ્ઠ છેલ્પસલ્પ દોષ દેખાય તે સામુ જોઈ ને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે પરમેશ્વરે જીવ ના કલ્યાણ ને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષ ના ને ખોટ દેખાય ખરી અને અતિ મોટા ભગવાન ના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી वर्ण शंकर एक स्त्री राखी अदर्मी कृष्ण छे तो पाखंडी કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો એને એક સ્ત્રી મારી ત્યાર પછી બગલો માર્યો વાથડો માર્યો ને મધ ના પૂરા ઉખેડ કરીને એને મધુસૂદન કહે છે પણ એને કઈ મધુ નામે દર ને વર્ણ એવા જે પાંડવ તેને પૂજો તેને કરીને શું એ ભગવાન થયો એવી રીતે ભગવાન ના ભક્ત નો ભગવાન અવગુણ આખુરી બુદ્ધિ વાળો શિશુપાલ તેને લીધો પણ ભગવાન ના ભક્ત હતા તેને એવો અવગુણ કઈ ન લીધો મોટા જે પ્રભુ ભક્ત હોય તેનો તો અવગુણ આવે નહી પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ તમે સમજો છો तेम नानक ना व्यारे हो, हो, हो ना प्रथम कही एवं मोटक तो आज अपना सत्संग सर्व हरिभक्त आज सर्व हरिभक्तमी आज्ञा मे भगवान भक्ति करें हरिभक्त कई देह स्वभाव जी ने अवगुण लेव नहीं जेने अवगुण लीध તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે ભગવાન ને નિશ્ચય કરી આજ્ઞામાં કેટલો વર્તે છે ન પડે તમારે મોટા માણસ હોય તો આવું પણ આવે નાના હોય એમાં આવે તમે નાનક મોટા નથી નથી એ આપણે અભ્યાસ જ નથી કેવાય મગત ખરા હા પણ એ માર્ગે આ નથી ને એટલે યાદી આવતું જોશીભાઈ હૃદયમાં તમારા હૃદયમાં શું હોય ને બીજા ના હૃદય માં શું હોય ખબર પડે પણ જો આચા ભક્ત હોય ને એને એજ દેખાતું હોય તરત ભગત ને ઓળખવા શીખી જાય ઓળખવા દ્રષ્ટિ તમારે ઓળખો એમાં ઓળખી જાય આંખ ચોંટી ઓળખી જાવ કાપડ ના વેપારી નામ કાપડ દેખાય તો ખબર પડી જાય તરત જ પડી જાય પછી જરાક નક્કી કરો હાથમાં જુઓ એવું ભગવાન ના ભવત નું આપણું અંગ પડ્યું કે ત્યાં ખબર પડે આ કથા વંચાતી હોય વાતો થતી હોય મોઢા આકૃતિ ઉપર સમજાય જ જાય કાને સમજાણું ના નથી સમજાણું હે ભગવાન ના ભગત ભેળા થાય તરત એક બીજા ના ઓળખાય આપણે ઓળખવાની રીતિ પોતાનું હોય તો તરત ઓળખવું આપડે યત્ન કરીએ તરત ઓળખવું આપડે આજે વાંચું ભાઈ પુસ્તક આયું એટલે મહાપ્રભુજી નાની ઉમર માં પછી જે જે લોકો આવે ને આવે ત્યાં ઓળખી જાય વિચાર કરો છેવટ માં આજે એવું સારું આવ્યું સંપ્રદાય માહિતી આવી એટલે મને રસપ્રુપ વાંચવાનો ભાવ થયો બીજી ઘેરે વાંચ્યું પાછ જોકે પેલાથી મારો અભ્યાસ છે શુદ્ધા દ્રહવાદ હોય હું એમ જાણું છું આનું આ પુસ્તક બધા છે એ કેમ એને ખબર પડે ન પડે શુદ્ધા દ્વૈદ શું કેવળા દ્વૈદ શું શિષ્ટાદેદ છું એ મગજ માં જ ગયા હોય ત્યાં લગ મધુસી ભાઈ ગલકા નું અને બીજા ની અરે સરખામણી કરી નથી એમાં ભગવાન નો માર્ગ એવો છે એ કોઈ સરખામણી કરવી નથી અને જોવો નથી અને ભગવાન કેવાય એમાં જ્યાંથી ભગવાન ઓળખાય ભાઈ નક્કી થયું ઓળખવા પ્રયત્ન કરો કોઈને દર્શન કરી શું કામ ભાઈ મંદિરે જવું એનું કઈ અર્થ હશે એક પૂછો દોડ્યા જાહેર નાખશે ના કઈ નાખશે સારી વાત છે ખોટું પણ એમાં જ્ઞાન થાય છે ભગવાન નું જ્ઞાન અને મંદિર માં પાછો ન જતો હોય થાય અને હું માની ગયો આપડે બરાબર સમજીએ છીએ ખરું આ કથા એવી આવી છે એમાં ચિત્ત દઈ ને જોવે જણાય ન જણાય ચૌદ ઓલું છે હોળ વલું છે પણ એમાં અને ખોટો ટુકડો મૂકો ઇમિટેશન તો અમે જાણીએ છીએ સ્વ માર્ગ ની બાબતો અને ઈશ્વર ના નિર્ણય ભણ્યાય નહી વિદ્યાનગર ક્યાં છે આ અત્યારે વિદ્યાનગર કેવાય છે એનું નામ પેલું વિદ્યાનગર હતું દક્ષિણ માં અને દરેક મત ના પંડિતો ભેગા થયા છે પંડિતો ભિક્ષુક તરીકે ભેગા થાય તમારે કઈ વાંચવું હોય ગ્રહ કામ કરવું હોય જો તમે ઓલખીતા બોલાવો એટલે બીજા નો આવે પણ બાળ માં અમને બોલાવે તો અમે જઈ અમે બોલાવો તો અમે જઈ જાય કે જોઈ ભલે જાણતો હોય તો એનો કરાવે સમય જાય ને ખોટો ટાઈમ પછી દક્ષિણ શું દે એ શું ખબર પૂરું કોણ કરાવે કી શંકા હોય મારો ક્યાંક આમ દેખાણ પાંચ દઈ ને ઉભો રહે ને એમાં અમારે જેમ ગડબડ કરવું એમ કરી લઈએ ખબર ન પડે એમાં બ્રહ્મવાદ કેવાય મૂળ શુદ્ધા દ્રહ્મવાદ એવું શબ્દ છે એમાં બ્રહ્મવાદ હવે કોઈ બોલતું નથી શુદ્ધા દોલે છે હે એમાં સમજો તમે એટલે હું નીકળી પડે કારણ કે એટલે ભગવાન છે ને ભગવાન તરીકે હવે બોલ્યા કરે ભગવાન કેવો કે ને એ જીના ક્યાંથી ઓળખે ભગવાન કેમ કેવાય ઓગવાન ઓળખાય છોકરા ને કે પોપટ ને પઢાવે કે બિલ્લી આવે તો ઉડી જવું તો બિલ્લી આવે તો ઉડી જવું પોપટ બોલે પણ બિલ્લી કેવી હોય એને જ્ઞાન હોય આવી ગયું હોય તો બિલી કેવી હોય હે ભગવાન ભગવાન ભગવાન કરીએ થઈએ ના પણ એ ભગવાન ને જાણવા પ્રયત્ન કરીની પાસે ગયા જાણવા હતું જીજ્ઞાસુ થઈને આ એક રૂટી પડી કે ભાઈ કથા કે કીર્તન કે દર્શન હોય જ્ઞાન ફેરવી ફેર હાથમાં હોના ટુકડો આવે ને ના તમે આમી ફેરવો ને આમે ફેરવો ફેરવો તરફ હુલાવવા શીખો કારણ કે વજન કળી જાવ જાણવાની તલાવેલી આપણે કેટલી હે કેટલી આ તમને પૈસા મળ્યા હોય તમે એક મંદિર બંધાવી શકો મૂર્તિ પધરાવી ગયો લોકો તમારા ખુબ વખાણી કરે પણ ભગવાન જેવા હોય એ તમને ક્યાંથી ખબર પડે એમાં જોશી ભાઈ મંદિર બંધાવે મૂર્તિ પથરાવે ભગવાનની ઓળખાણ થઈ ગઈ એમ ને એની મૂર્તિ પૂરતી હોય કદાચ બરાબર પણ જે ભગવાન બોલાય છે એને કેવી રીતે ઓળખાય એની આખી રીતિ માપવી તો જોઈએ ને ભાઈ લક્ષ્મી ના આવે હજુ ટૂંકો પડે કાંટો લેવો જોખવાનો જોખાય જાય સ્વરૂપ સ્વભાવ ગુરુ ઐશ્વર્યુરા તમે માંડો હા કેવા નાતો એમ નથી એમ ઓળખાય એમનો ઓળખાયો એ રાત્રિ દિવસ અજંબો ઉભો થવો જાય કેમ સમજાતું નથી એમાં બધા અજમો થતો ગોવિંદભાઈ નો મારો ભારે જવાબ તમારે ઐશ્વર્ય પ્રતાપ સ્વામી ઐશ્વર્ય પ્રતાપ બધા એમાં ફેરફાર છે નહીં તો એ છ વાકે બતાવીએ કે આ બિંદાની એમ કઈ થોડા ઓળખાય એવા ઈ બતાવવા જેવા નથી એ માલી પાત હમદેરીમાં ઉતરે કઈ દેખાય મારે માણ જોઈએ પણ ક્યાંક માળા કંઠી ને કઈ હોય ત્યારે એ કંઠી માગવાય હોય નો માણસ હોય એટલે માળા કહે માગે છે કંઠી પણ માળા બોલે આપણે આ માળા તરત એ માણસ ને ઓળખી જવો જોઈએ માળા કેને કહે છે એ આપણે જાણવું જોઈએ એને એનો વાંક નથી અને આપણે શું કહ્યું ખબર મારા એને કંઠી કહેવાય માળા કેવા દે એને ધખવા દહી પણ આપણે જ સમજ્યા ને એના બોલમાં એ માણસ કઈ સ્થિતિનો કઈ રીતે કેમ બોલે છે એ આપણે ન કળીએ તો આપણે જ માણસ છે ને આપણે દખવા દે છે એ મળવા ને કંઢી જવાય મળવા કહેવાય લ્યો એ બરાબર સમજાવ સમજી ગયા છો થોડુંક તો એ આપણે એને વર્તી ના શ આપણે જ માણસ નહીં એને કમાણસ કેવા કોઈ બી વિચાર ન કરવો ગુરુની સમજાણું છે નાના નથી સમજણ અને જો ગુરુ ઈ નો ઓળખી શકતો તો ગુરુ છે નો ભાઈ ગુરુ થવાના લાયક નથી પણ આપણે જ મૂર્ખ શું ને એને ઓળખ્યો નથી એ વિચાર ગયો એ નથી વિચાર કરતા હોય તો બઉ દેખું તમારી બધા સ્વરૂપ સ્વભાવ્ય સ્વરૂપ થો કહ્યું સ્વરૂપ જયારે વસ્તુ આવે ત્યારે બીજા ભાગ માં આપણા વિચારો જ ન જાય તો સ્વરૂપ કહેવાય ભગવાન નું પોતાનું સ્વરૂપ જીવનું સ્વરૂપ ઈશ્વરનું સ્વરૂપ માયાનું સ્વરૂપ સ્વરૂપને જયારે ઓળખતા શીખો ને એટલે આટલા બદલી થાય જ નહીં પછી આ ફરકેજ ને આ રીંગણા બળ્યાન ગીહોડા પડ્યા ઘિલોડા બળ્યાન કેટલીક પ્રકારના શાક પડ્યા હોય એમાં એક શબ્દ બોલે એટલે તમે એને જ ઓળખો બધા ઓળખી દો નહી કારણ કે જીવ માં નક્કી થઈ ગયું જેમ નક્કી થઈ ગયું આપણે ઓળખી દઈ ધાર એ શાકભાજી જેવું જ્ઞાન નથી ભગવાન કેનારા નહીં લે ના બુધ માં બુધ બિચારો ઓળખી છે એટલું બરાબર પણ જ્ઞાન કેમ કેવાય આ ગીતા માં કહ્યું લખ્યું ભગત માં કોણ સરસ ભગત એમાં સરસ કોણ ભગત એ આર્થ આર્થ જેવો જ્ઞાની હોય ને ચારે બાજુ ભીડ આવીને એવો આવ્યો હતો હે ભગવાન હે ભગવાન આચા દિલ થી વળી ગયો એવી ભીડ માં આચા દિલ ખરો ભક્તો તો એ પણ છે અર્થ એટલે ભગવાને એને બહુ પસંદ કર્યો નથી કારણ કે મટાડવા હતું મને યાદ કરે કઈ મને સુખ નો સાગર જાણી ને યાદ કરતો નથી અને ઉનાળો ને બઉ કામ થશે ત્યારે થાબડી ક્યાં પડી છે એ ખબર હોય હક ચોરી જાય તો ખબર ન હોય ઓ કઈ આર્ત ભક્ત છે બરાડા બહુ પાડે પણ આ પાસે આવ્યો એ કઈ મને ભગવાન જાણીને આવ્યો નથી બીજે દુઃખ મટતું નથી એટલે એ ભગવાન જાણી ને નથી આવ્યો સમજવું નથી સમજવું જોઈએ અચારના દિવસે એજ મહિલા છે પોતાનું સર છે પણ જેને થવું છે આ વિચાર કરવાનો એમ બીજાને કઈ આપણે મટાડી દઈએ ભગવાન ને રાજી કરવા છે રાજી કરવા જોઈએ તમારે ચાર પાંચ કુટુંબ બેલા હોય નોખા થવાના થાય વેચણી કરવા બેસો ચાંદી ના હોય કોના ના હોય ભાગ પાડવામાં ના એક હરખું નથી આવતું તો એને બદલે ચાંદીનું મૂકી દે ખરું એ ચાંદી નો ભાગ લે કોઈલું ઓઈલું દેખે ત્યાં લગે અડે જ નઈ એને ખબર જ પડી ગઈ કે આ એમ ભગવાન એવી વસ્તુ છે એને પૂરી જો તમે ઓળખો પછી અહીંયા દુઃખના દરિયામાં ડુંદા હોય તો બીજા ને એને જ વળખો એવા આપણે ભગતસિંહ પર એનો અર્થ જ એ કારણ કે આત્મા નો લાભ નથી હરૂપનું ગુણ સ્વરૂપ ને બરાબર ઓળખે તો એ છોડી ન શકે સ્વભાવ સ્વરૂપ કીધો એના લક્ષણો તો બાજા હોય છે એ સ્વરૂપ માં ન જાય એટલે આમ કેવી હોય તો વખત ના જોતા એ તો એનો પ્રતાપ છે પણ હાથમાં શું આવ્યું હા એ બરાબર છે હું આયા કહું બીજાનો ઉભાઈ નથી આ અભ્યાસ આવે છે એમને ના હાથમાં આવી હું આમ છે સ્વરૂપ પછી એનો સ્વભાવ એમાં લક્ષણ કીધું એટલે આ સત્યમ જ્ઞાન અનંતમ એના સ્વરૂપ મારે એ સત્યમ જ્ઞાન અનંતમ એમાં સ્વરૂપ જ નથી બીજા ભળી જાય સત્યમ જમ અનંતમ એમાં તો સ્વરૂપ ને સ્પષ્ટ રીતે આધાર ના મળે એને બઉ મનન મનન વિચાર કરીને ત્યાં હાથમાં આવે કે આગળ કેવું ચૌદ ના એ તો હતા જમજન કરતા કરતા ખૂબ ત્યાં વગર કેમ લેવાય કેવું તો પડે કેવું સ્વભાવ છે સ્વામી નો બહુ દયાળુ છેક નથી ભગવાન સ્વભાવ જ રામ રામ રામ કરે મરા મરા તો પણ ઉભાવ એવો છે એ મને મારવાતું નથી બોલતો હે સ્વભાવ એવો કે ઉલટાનું હવળું કરી ને માને બોલનારાની રીત જાણે બોલનારાનું જાણે એ જાણે પણ બીજો નો જાણે જો આપણે તમે છો અત્યારે કોક તમને બોલાવેક નો દ્રષ્ટિ ભગવાન એવા નથી તમને બોલાવી ને જમાડે હગવાન ને તમારે જમાડવા હોય તો સીતો આવતો નથી મૂર્તિ લાખો રાખો એ મૂર્તિ એ પોતાનું જમણ માની લે છે પણ એ ભાવથી જમાડો તો પાછું કઈ મૂર્તિને જમાડે કઈ ભગવાન રાજી થઈ ગયું ન હોય એ ભાવત પણ એ પ્રથા એવી પડી કે એમાંથી જ ઈ વૃત્તિ જાગે છે એટલે એ વૃત્તિ જગાડવા માટે અકરવું જોઈએ આપણે થઈ જુ એમ ન મને પારસમણીનો સ્વભાવ છો खंड भगवानी जोला पवित्र करा पवित्र थो अटे पवित्र करूके संबंध કામમ ક્રોધમ ભયમ સૈકમ સૌરદ મે વચન ભાગવત માં લખ્યું ને કોઈ ભાવે ભગવાન નો સંબંધ થયો ને એટલે કામ ભાવે જો કામ ભાવે ત્યાં ખીર ગુણ નિત્ર નું રૂપ જોઈ ને મોધ શું શું પાડાવ આ બધા નોખા નોખા ભાવે પણ ભગવાન વેર કરે એટલે ભગવાન મળે એવું નથી વેરવી જુદું હોય કે તન્મય એની વૃત્તિ થઈ જાય તો એનું નામ વેર આ તો લાદ આવે તો બે ભાઈઓ થઈ જાય બે ભૂરા મારી લઈએ અને પછી પાછું કઈ ન હોય વેર નો કહેવાય સમજ્યા અખંડ જાગૃતિ એને રહી છે એમાં થાય છે નીકળ્યા ને રાજા એક બઉ બીમાર પડેલો કોઈ રીતે હજો નતો એમાં કોઈ મંત્રંત્ર વાલો કઈક મળી ગયો સોના નું પુતળું કરીને દાન કરી એટલે તારો તાવ ઉતરી જાય બઉ સમૃદ્ધિ વાળો એને બનાવ્યું કઈ નચાર્ય જે નાની ઉંમર થયા છે રામ ને કઈ કોઈક મહાપુરુષ આવ્યા છે ખબર પડી પછી આવ્યા આવ્યા નથી એને એના શિષ્ય ભેરો હતો એને મોકલ્યો કે જા કાલ પુરુષ સોનાનું પૂતળું હાથ મૂતળે એક આંગળી ઊંધી કરી ધાવડા બે આંગળી ઊંચી કરી કાલ પુરુષ સમજી ગયો બરાબર હા બીજા હું આ બધા જોનારા ક્યાં પૂતળાની આંગળી દેખાતું હોય આંગળી ઊંચી કરે આવડો આ નાની ઉમર નો આવ્યો અને એને બે આંગળી ઊંચી કરી હાની એટલે હું માથું નમાવી દીધું પૂતળા એ ફૂતળા માથું નમાવી દીધું હું તો વિચાર કરતો થયો પણ એમાંથી સમજ મને દાન લેવાનો અધિકાર કે આ આગ્રસ્તો દાન કરે પણ દાન લીએ કોણ એમાં એ સંકેત હતો પૂતળા એ કે તું દાન લેવાયો છ પૂતળા આંગળી ઊંચી કરી આંગળી કરી ખરું ભૂતળાને એમ કેવું છે કોઈ બ્રાહ્મણ દાન લીએ અને સંધ્યા ગાયત્રી બરાબર એક વાર પણ ન કરતો હોય એને દાન લેવાનો અધિકાર નથી એક વાર બરાબર પાછું જેમ ગરબડ ગોટો વાળી નહી હો આપણે એકવાર પૂજા કરીએ ને એમાં બધું સમજી જવું બસ એક વાર બરાબર લેતો હોય એને દાન લેવાનો અધિકાર આવડો આવ્યો તો એ તો પણ આની બે આંગળી કરી હું મધ્યાન સંધ્યા કરું છું સંકેત માં બે હોળાનું માથું નમી ગયું હો પછી નક્કી કર્યું આવડો બ્રાહ્મણ કે મારે આ દાન લઈ ને શું કરવું સોના કાલે રંગે પુરુષ ને કોઈ લીધ ને દાન લીધું એ બધું એમાં આ પાછળ વલવાચાર્ય પાસે એ ગામ થયું લઈ લે શું લઈ લે पने हम तारा घर में एक रतीवार तो तारो सत्या दान ले तू बेवार संध्या करे दान लेवाधिकार अधिकार नहीं तरत बाजो होनी ने बोला टुकड़ा करेला के ब्राह्मणों बदाय प्रगड़ा ना एक टुकड़ो हटू तो बता एने नाइ ले, ले। વિચાર કરે એવી તમને હું કે તમને તો હોય પેહલે દાડે આનું બંધારણ બાંધ્યું એમાં લખ્યું જ મેં હું સ્વામી નારાયણ નો સાધુ છ સ્ત્રી અને ધન બે થી અળગો ના રહું તો હું સાધુ નો કેવો માલિમાં લખી ના છું કેમ યાદ આવી હશે કરવું છે ને હે આ મકાન બાંધવું છે ને આ મકાન બાંધ કઈ સંકલ્પ નહી હોય અને ઈટારા આ યાદ આવે તમને હું અમાર કેવું એવું ભાવના જાગૃતિ હોય મારા અને આ સત્સંગ આખો તો કેવળ અભિનાત કઈ ખબર નથી એ તો આ બીજા સાધુ દો ત્યાં વધાર્યા આપણને વધાર્યા કઈ આ ક્યાં આપણને ઓળખસ હોય આમાં એક કઈ સાધુ રાખતો હોય તો દેખાડે તો એ પણ આગ્રસ્ત તો એ સમજે પણ સ્વામી આગળ આગળ એક આંગળી કરી તો બે આંગળી કરી પેલા તો એ કાળ પુરુષ શું તું દાન લેવા આવ્યો છુ પણ એક વાર સંધ્યા ગાયત્રી કરે એમ એને કહી પછી લેવા આયે ત્યાં કોઈ લોકો બે વાર કરું છું પેલા પૂછવા માટે એની કાની ઉમર હતી તો કાપાડી દે એનો રોગ મટી જાય આપણે એનો રોગ મટાડવો ત્યારે ઓજા હતો રોગ મટી જાય તો આને ધ્યાન નાખવું બોલાવી પ્રગણા અખાના બ્રાહ્મણો બોલાવો કરતો હોય એવો આવડન કઈ નહી હોય આમાં કઈ મરમસી નહિ હોય આ વખાણ થઈ જાય ત્યારે હું કેતો નથી ઓ મારી જાતને માટે મેં ખબર પડે સારો પદાર્થ દેખી ના ચાળાચુ તો ફરે આવે કે આપડે થઈ બીજા થઈએ વિચાર તો કરવો જોઈએ ને ખુબ સમજવાનું છું અને આ સંસ્થા બંધાયા પછી આપણે અતિ વિકટ વેરામાંથી વરસાદ થયો શું અતિ વિકટ વેળા વિકટ શું બે બાજુ ના આપણા ધર્મ હાચવવામાં વિકટ થઈ કારણ કે આપણા દેવાનાથ છે જો સ્વીકાર્યું એટલે એનો ધર્મ જ્યો ને આખો આ વિકટ વેરા એ જાગૃતિ કાયમ રેવી જાય ઉપનિષદ જાગ્રત ઉભો થાય અને જાત એટલા જાય તો એ ઉભો થયો થાય ને પછી જાગે વિચાર તો કરો એ ઉપનિષદ બહુ સરખું મજાનું લઈ ઉપર હવે જાય શું જાય ઉભો થયો ને કામ કરવા જાય એ ચાવીને કહે હમજીને કહે અવિવેક માં થઈ જાય એમ એ કે કાર્ય કરવા જતા સત્કાર્ય ના કરનારા ને તો બહુ જાગૃતિ રાખવી પડે સમાજ એવો છે તો હાજર ભૂલાવી સમાજ એવો છે તો હાજર ભૂલાવી મહિમા ગાય ગઈ ત્યારે આવડો પાછો હેઠળ બન્યો જાય માન ચો મહારાજ મા આરતી પૂરો થાય આરતી આ પ્રશ્ન આરતી પૂરો આરતી નો થયો ભૂમિકા ભૂમિકા ભૂમિકામાં છે પણ સમજાત માંથી ગ્રહણ પડે છે એવું હોય આપડે આ બધું કલ્યાણ નો માર્ગ ધન મેળે હું લઈએ લીએ ને ભાઈ એ રસ્તા નો માર્ગ છે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ટમ લખ્યું છે કઈ ગુરુજી લખ્યું છે બોલે એમાં આવે જાણ કે હું યાદ રાખે ભણેલ ભૂલી જાય ગમે ઓાય માલી પાસે આ ન સમજાય એવું નથી મનુષ્ય માટે છે પણ મનુષ્ય એવો પ્રમાદી છે એવો આળસુ છે ને એટલે આ સમજવા પ્રયત્ન કરતો જ નથી પ્રયત્ન કરતો જ નથી જોડા ભણે ને એ ભણે છે એ બિચારકો ને ભણવાની રીતિ માં તો એના લાભ ને છે પણ ભણવા તરીકે નથી ભણતા ભાવ બીજા છે માલિક એટલે ગમે એટલી માથાપી કરે તો ન આવડે આ વિદ્વાનો એ જ્ઞાન એના લક્ષણો જ આખા આ તમારે ડબલ ગ્રેજ્યુએટ ફલાણા ડિગ્રીઓ તો લીધે રાખે ને એટલે ઇજ્ઞાની થઈ જાય ને હ કુલ કપટ ઈ ભેડું એમને રોટલો રડતો નથી સીધે માર્ગે તો મારા સાધુ ઓ બધા ભેગા થઈને આ શીખ્યા પાછી વૃત્તિ વાળી જવો ને ત્યારે અમદાવાદ ની એટલી મહેનત કરે છે આમાં તો દેખાતું નથી એટલે કોને એટલી મહેનત દેખાય દ રામકૃષ્ણ પરમહંશે એમના શિષ્ય વિવેકાનંદ ને કહ્યું એને પૂછ્યું કે તમે ભગવાન મને બતાવી દો આ બતાવી દો અને એ બાજુ પાછી વૃદ્ધિ વાળવા નો હા જે બધા તો પ્રયત્ન છે નહીં એ પ્રયત્ન બીજા ભાગે બીજા ભાગે સરવારે પછી આ વિવેકાન ને જગત માં વખણાય પણ જગત માં શું કામ કે જગત જેવું જોયું છે અને રામકૃષ્ણ એની આરે સજાતી નતા જરાક વિજાતી હતા આ વિજાતી આગળ ન જાય અને આ માર્ગ વિજાતી નો સજાતી નો નથી જગત થી પાછો ફરે અને એકલો એકલો એકલો એકાંતમાં આનું મનન કરે તાંત માં ઉપદ્રવ વિના એનું મનન કરતો જાય તો ભગવાન એને માર્ગદર્શન બનતા જાય આ બધા સંસાર એવું અને ભગવાન ગરવું આમ એ આકરું છો સંસારમાં હું એવો માંદલો થયો ને એટલે ગોપાલનંદ સ્વામી નામ કીધા ના હાર વિચારો રહેશે ને મોટી વાત છે ભગવાન લેનારા નથી પકડી લે એમાં પકડતા આવડે તો હાર આવડે અને આવે નહી તો હારો ન આવે એ ફોટો લીધા જેવું કોઈ મને ન આવડે ઈ જ્યા બોલી વધારે હા કરવું નથી ને આટલું બધું ન આવડે આ જીવ માં તો ખો ઉછડે જાલે તો બાંધો ક્યાં પકડો એ પકડાય રખડતો આવે છુટો થતો નથી એમાં નુકસાન બીજા નુક